સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ગમે તેવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જી વૃદ્ધિ પામે નહીં તો સારા સંતને સંગે જ સમાસ થાય પણ તે વિના ન થાય સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે લોક શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે ને સુખ ન રહે તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું ને વટલે તે ત્રણેયમાં ન મળતું એમ તપાસ કરવો તે વેદ પ્રમાણે વાત છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે આપત કળાવે તો લીલાખડને દંડવત કરજો તેમાં રહીને પણ હું સહાય કરીશ સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આખરું કહેવાય ને ક્રોધનું ખંડન જે દંડવત કરવા ને ગાળે ન બેસવું એ આદિક પંચ ખંડન અનેક પ્રકારે ને ધર્માધિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો ને ઉથાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સત્સંગમાંથી પડાય નહીં તે વાત મહારાજે કહી છે સર્વ સાધુ સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતા છેલ્લી કહે બે સાધુ તદા ચાર સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય તે સંગ શાસ્ત્ર શ્રદ્ધા રૂડો દેશ અને રૂડોકાળ સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે પણ આપણને સમજાતું નથી તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારું રૂએ તેમજ આપણને મહારાજનો ને મોટાસનનો સંબંધ થયો છે પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોખ થાય કે તે સારું દિલગીર થવાય તેને આ વાત સમજાતી નથી સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે અને એક તો તે કોટમાં એક કાંખરી નાખે તે પડી જાય એ બેમાં અંતે ચણનારો થાકશે તેનું સિદ્ધાંત છે આખો દિવસ વ્યવહાર કરે ને એક ગળી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય સ્વામિનારાય સ્વામીએ વાત કરી છે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જશે પણ એમ રહેશે માટે કહ્યું છે જે ભ્રમરૂપ થઈને ભક્તિ કરવી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે અક્ષરધામ ને આ લોકમાં એકાંતિક પાસે માયા નથી ને કજ્યો નથી બાકી સર્વ ઠેકાણે માયા ને કજ્યો છે